અમને પૈસા ની જરૂર નથી અમારે કોઈ જરૂર તમારો પ્રયામ છે મારી શરૂઆત પ્રકારની ભીખ જાય તારા પદ બને છે કયું કયું જાય લક્ષ્મી ની ભીખ નહીં સોનાની ભીખ નહી માન ની ભીખ નહી કીર્તિ ની ભીખ નહીં ચીજ ની ભીખ નહીં એટલે બધી ભીખ મટી ગઈ ને એટલે તમે ચોર છો કઈ જશે અને ભૂલે તું કે કયું છે તો એક દાડો કાઢ નાખ્યા છૂટકો નહીં સાહેબ કારણ સાચી વાત સમજાવી છૂટકો જ નથી આપડે પેલી વાત કરીને કે ગયા ભો માં ભેગા થયા હોય એની જોડે હિસાબ બંધ્યો હોય તો જ આ ભો ભેગા થાય એવો કોઈ નિયમ નથી ગમે તે ભેગો થાય આપડી જોડે આવે એવું કઈ નિયમ નથી ગયા ભવનું આ છે ત્યારે જ ભેગા થાય ને એમને એકદમ નજીક આટલું બધું કેવી રીતના આવી શકે એમ ઘર ની ફાઈલો આવી શકે નજીક તો બધી રીતે મળતું હોય કેવું મળતું આવે એકતા હોય બધા વિચારો મળતું આવે તો ગુલાબ નો ગુલાબ જ હોય આ તો મોગરો દેખાય પણ આપડે બધી વાત કરીએ બધા કેટલા વખત છે એવું લાગે આપણને થતો દવાનો અવગ થતો જાય પણ થતી જાય આવે એક જ વાત ઉપર આપડા ઘર ના માત્ર ગમે એવું બહાર કોઈ જગ્યાએ ગમે નહિ એવું એવું હોય ત્યારે ઘણા કાળથી ભેગું આવે તેવું ખાતે થાય અડધો કલાક જમીન પછી ગમે જ નહીં એટલે પાછળ શું છે રસ્તે જતા પોલીસ પ્રકરાટ થઈ ગયો તકરા થાય એટલે થાય એટલે દ્વેષ થયો કે ભાઈ શ્રી ભાઈ એનો એ આપે એવું નહિ આપે એવું નહીં કરતો હોય એ દ્વેષ નાય કરતો હોય શ્રી ભાઈ દાદા આપડે તમે મારી પર કોઈ દેશ કરે પણ આપડે ક્યાં હોઈએ મનુષ્ય માં આવે તારે તો આવે ને ભેગું ભારે બધું ગયો પતાવી પછી મનુષ્ય આપણા ફળ આપડે ફક્ત આપણા આપણે આ ધ્રમ્ય કર નથી ભાવ કર્મ કરી ભાવ બગાડ્યો એટલે પછી ભાવ બગાડે તેનું પરિણામ બીજું આવીને આપી દે બીજો કેમ આપી જાય બીજો બીજો આપી જાય એનો જે વેપાર હોય એનો વેપાર ભાવનું ફળ મળે છે ભાવનું ફળ મળે છે ભાવ નું ફળ મળે છે સમજાયું પણ અમુક જ માણસ ફળ આપણને આપે સામે એક જણા કેમ આપે એ કેમ આપે એવું નહીં એ કેમ આપે એવું નહિ જુદો જ માણસ આવે એ શું હોય ભાવન બળતું ભાઈ મળતો બીજો હોતો જ નથી ભાવન બળત આપડે ભાવથી નહિ આપણે પેલો નિમિત્ત નિમિત્ત આપશે પોતે આપવાની આપડે છૂટું જ છે તમારું બિલકુલ છુટું લેવાય ને એમ દેવાય ને તમારા ભાવ બગડે નઈ તો કશું સમય અર્ગન કરનાર આપડે જઈએ પણ આપડે આપડા ભાવ નું ફોલ જાય કારણ કે દરેક વેપાર પોતાનું લઈને ફરતા હોય છે મારે આવું જ કામ કર્યું છે મારે કોન્ટ્રાક કરી નાગી કરી છે તો ના ગઈ મારે ન્યાયી કરવું છે તો ન્યાય મેળવી મેળવી આપે એ બઉ ખબર છે આ મેળવીએ ટાઈમ એ બધું બધું જેવું થાય એમનો ભાવ પૂરો કરવા દુકા મળી એનો ભાવ કરવા માં દુનિયા ચાલે કરે છે भाव करेला उदय हिसाब तू तारो पतावे પેલા નો પેલા ને મેં આમ કરેલું કે ભાવ જેવું ખોટા છે આગળ જઈને એ જે સાંભળવાથી એ જે માનવાથી વીજળી સુગંધ થયેલા શું સાહેબ ભગવાન ફ્રી ના કરી એવું નથી આવ્યું તો આજ કેમ નિમિત્તે આવે આ કેમ નિમિત્તે ના આવ્યા સામે આપણા ઉદય વખતે આ નિમિત્ત કેમ આવે આ ના આવ્યા એટલે એ જે અમારો વેપારી સેનો છે એના વેપાર એનો ફોન ને આપડે નાખ્યું તમારા દુકાન લેવા દેવા નથી તમે નિકાલ કરી નાખો શું કાઢ કરે સમજી તમને સમજાવવા બે હું તો તમને બઉ દખલ થાય એટલે બઉ વાતચીત ના કરીએ અમે બતાવી दादाटे कहु समय प्रसंगो कोई एवं स्थिति ऋणानुगंध हो ઘણા જેમ થી બંધેડું એટલે ભે થી બંધેડું હોય પણ એમ એમ પણ આ તો બધું વેપારી ભાવ ભાવે છે કે વાત હતી આપડે બધું એવું નથી લેવા જાય નથી એના બનવા બાળક બેડી આપવું અને આપડે બારથી માલ પીવી છે ભાવ નો એટલે કોકલી જોડે કાર અને પછી આપડે આપડે ભાવ ફેરવી નાખ્યો તો એની જોડે હિસાબ શું થયું બધું ચાલો આપડે છૂટી ગયા આવતા બહુ મારે પાસ વાલવાનું ભગવાને પીજડી છે ના પાડી કલા જેવા જગ્યા છે એવું છે નહી કે તું માની રહે માટે એવું નથી આ દુકાનદારી પદત નથી દાદા પેલું ओसरा ओसरा यूरा हेरासरा समय नजीक ना क्या ये संबंधों ओसरा बताए ભાવ કામ થી ઓસર આવવાનું છે બસ બીજું કયું ઓછર મમદા મમદા બધી જાય દાદા ની પેલા ટાઈમિંગ ના બધો હોય ખબર પડે દોષ જ ખબર ના પડે ને એટલે આ બધા પ્રતિકોણ કેટલા કરે પચાર પચાર હોય ગોત્ર કદાચ એટલે નિર્બલ કેવાય શું કહ્યું આપડે જતા રહે છે શું છે કચાઈ એ જ ધર્મ છે કચાયું કચાઈ ને નિર્ભર કેવાય છે આ કચાઈ ને નિર્ભર કેવાય દેહ પણ મન પણ બધું થઈ જાય પ્રેમ સ્વરૂપ થાય અને પ્રેમ સ્વરૂપ પ્રેમ સ્વરૂપ થાય પંદર દસ પંખ્યા થી મહત્મા ત્યાં અમદાવાદ સવારે વધારે પડતું આવરદા વધારે પડતું આયુષ્ય એ પુણ્ય ફળ છે કે પાપ ફળ છે પોતાનું સારું ફળ વધુ જીવે પણ વડીલ શાહી ને થોડીક ઉદેવ લાગી છે वडिल साही ने थोड़ी ही लागी गई वडिल साही ने दादा अपना घर ना आप सारू जीएस बार आप से हार जीवो एगव भगवान हारो तो हारो भगवान पूछू कोई तो हारो જે લોકો ના દેતો હોય કામ કરે તેથી મને કે તમારા આયુષ ને રાખીએ છીએ કે એમના આયુષ્ય ની લોકો બાધા રાખે છે તમારે કઈ ના છે એવું કેવું આપે તો એમ સમજવું કે હું હજુ નાનો છું એમ સમજવું દાદા એમ કે છે એવું માનવું નઈ કે હું બહુ મોટી ઉમર નો દાદા મારો નાનો કે આપને નાના કે છે કેવું ચાઈવેર નો મોટો થી મોટો મોટો દેખાય અસર થાય નઈ અસર સાયકોલોજી સાઈક નો આ સંસાર છે મારી મારી ગયું છે મારી કઈક બંદે ના મારી કઈક છૂટો એના સાયેક્ટ છે દર્શન પરંતોષકારી થયા ઉપાધી રહ્યા ઉદય છે ને ઉદય ઉદયપુ શું હવે આ દુઃખ જે અમને છે ને જાતે હતું એટલે મોટા એટલે ગમે તે માણસ શું હોય વાત છે એ રમા હોય એટલે એક જગ્યા આવી રમા બહાર કઈ રમતા હોય અને પછી એને અમે લગાવીએ ને કારણ કે આપડા હિસાબ નો ફર છે અને મનમાં અત્યારે ભાવમાં ફેરફાર થાય રાતે ગમે એટલું હોય પણ રમણતા નું દુઃખ છે રમણતા નું દુઃખ છે રમણતા બીજી આવે અત્યારે કઈ સારું પેપર પેપર આવી જાય પેપર વાંચે ખુલ જાય ના એટલે અત્યાર દેહનો બારીક થયો નથી વર્ષથી આ મન નો બારીક થયો નથી અત્યાર થયો નથી આ વાણી હા છે તે સરસ્વતી વાણી કહેવાય છે સરસ્વતી કે જે વાણી માય સ્પીચ નહીં સ્પીચ બોલ્યો એટલે બોલે છે આ વખતા છે તું શોતા હું જ્ઞાતા જતા શું શું લાગી રહી છે પિતા એમ દેશ ના કેવાય દેશ ના દેશ ના દેશના એટલે સહજ ભાવે નીકળ્યા કરે એમ કે બધું છે પણ લેખ વાંચી ને મને બઉ આનંદ થયો તમે રહસ્ય પકડ્યું છે બઉ સુંદર પકડવું પડે ને ક્યુ રહસ્ય આખા તમામ શાસ્ત્ર નો સાર છે સમજણ પડે તો આ શાસ્ત્ર વાંચવું પડે નઈ પછી ઉતરી જાય થોડી રાતે સસ્તી છે ઇમોશનલ પણ હું ધાર્મિક ઇમોશનલ પણ હું છે મસ્તી માં આપડા નથી આ પેલી ખાલી કૃપા જ પ્રાપ્ત કરે છે કૃપા જ પ્રાપ્ત કરે સુધી નોકરીમાં થોડું શું કરી આપે શું પગાર મળે છે એમને કે છે અને પછી બે જોઈ જશે બે મળે એટલે જ્ઞાની પુરુષ સિવાય થાય બધું મળે આ લખાણ લખ્યા પછી એટલા બધા પત્રો આવ્યા છે દાદા ને ઓળખવા છે પણ ઓળખાવનાર કોઈ મળતું નથી અમેરિકામાં એમના ભાઈ હતા કાકા દીકરા બહાર પાડે રહસ્ય બહાર પાડ્યું આવતા સોમવારે પણ એમણે પોતાની કેવી રીતે અત્યાર સુધી ચાલ્યું છે કારણ કે આવું કેદાર માગણી કરે હા સાચો વાંધો જ નથી હવે આ બધી કરવાની જરૂર નથી આજ દિરા સ્થિર થઈ જાય જે અંક કાઢેલો ને ધર્મ સંદેશ નો અંક દાદા નિમિત્તે એનું કમિશન હજુ મળ્યા કરે છે નહીં ને હજુ લોકો મન માં જાય ને આગળ નો નિર્દેશ કર્યો તમે લોકોને જાણવું હતું પૂછવા માંગતા હતા પણ કોઈ જણાવનાર મળતું એટલે સ્થિર થતું નતું અને કોઈ બતાવે તમારા લોકો ને હા લેખકો ઉપર વિશ્વાસ બી કરાવ મને બોધી દ્વારા રણછોડ બી આપના દર્શન કરાવી જયંતિભાઈ નું નિધન થયું ને જયંતીભાઈ શુક્લ ને અમારેક્ટર તારીખે છે એ લોકો પોતાનું પેલું એ લઈ ને આવતા લોકો ચેક કર્યું લોકો ગમે એટલો કંટ્રોલ કરે દવાખાના માં પચાસ આઠ માણસ આવી જાય ડાક્ટર બદલો આ બીજા તરફ જોવું થઈ આ રોગ તરફ ને તો ઉપાડી રહ્યા છે ડોક્ટર મોટા ડોક્ટર બધા આવી ને પછી પછી મને કહે છે તમને ધનશીલતા બહુ જબરજસ્ત કેવાયા આપતી રહેશે એમ આ જુદો છે હાથમાં ત્યારે એની ખાતરી થઈ ગઈ બધા નાના ડાક્ટરો કહ્યું હાથમાં જુદો છે એવું જોયા હોય જે જગ્યા એ માણસ રડે કરે જાય અને આ તો પરમાનંદ છે મારો જોયેલો આત્મા છે ને એ બધે જુદો છે બીજા લોકો નો જોયેલો હોય તે પાછું બંધેલો એટલે મેં કહ્યું સ્ત્રી કોઈ નડતું નથી કોઈ નડતું અને જેને એમ લાગે છેડે છે આત્મા કાયમ માટે જુદો જ રહેશે અને જુદો છે એવું પ્રત્યક્ષ અનુકૂળ થાય અત્યારે પરમાત્મા દશા જુદો છે પ્રત્યક્ષ અનુભવ થાય એટલે આત્મા ઠેર સુધી જાણવાનું પુરાણ માં કોઈ જગ્યાએ છે નહી કારણ કે પુરાણામાં તો જે ઉપદેશ આપેલો છે શબ્દો માં કયું કશું હોય એટલે ગમે તો પુરાણો હોય ને ઉદ્ધિશોધ હોય તો પણ શબ્દ માં જ ને એટલે જ્ઞાની પાસે પાસે એ તને સંજ્ઞા કરે એ શબ્દ બોલે પણ સંજ્ઞા એવું બોલે સંજ્ઞા થાયજ્ઞા કરે શબ્દ છે એવું પકડવા માટે એટલે વેદના ઉપરી એક જ્ઞાની પૂર ભેદ વિજ્ઞાનિક હોય ભેદ વિજ્ઞાન સાંત બુદ્ધિ ના હોય તારે કહેવાય એક સંત બુદ્ધિ હોય તારે બેદ વિજ્ઞાની કહેવાય મારો સરસ ખરાબ થઈ ગયેલો છે આ તો તમે સમજણ પાડવા માટે વાણી બોલું છો શું છે શું નહી સમજ એટલે ત્યાં જ બુદ્ધિ નથી બોલો મારું જ્ઞાન છે બુદ્ધિટ લોસ ઇટ પ્રોફિટ લોસ ધંધો છે અને આપણને અલગ અલગ કરે જમતી જરા પ્રોફિટ કહે તે મસ્તી ધરાવે છે પંદર દસ પચાસ અમદાવાદ રાખવાની અત્યારે અમેરિકામાં બધા કરે છે અમેરિકામાં કરે છે બધા ફક્ત ધંધા જો રાખો એક બરફ કરે નઈ આખા બધા ઘણી આખી દીકરી અગિયાર થાય છે નિરાહાર કઈ પણ કોઈ ધર્મેન્દ્ર સરસ થાય આ બધાએ અમારે તો જ્ઞાનીઓને બધા વર્ગણ વાળા હોય શંકરાચાર્ય હોય પણ શંકરાચાર્ય મહાપ્રભુ શ્રી આ બધાએ કામ શું કર્યું એ ટાઈમમાં ધર્મ પડી જતો હતો ધર્મ દિવાળી પડી જતી એટલે અમે પુષ્ટિ આપી છે કે નવો ધર્મ સ્થાપન નથી આપ્યો તેમનું સ્થાપન ધંધું સ્થાપન થયેલું જ હતો અને પુષ્ટિ આપી તેઓ પણ એમ કે શ્રી મહાપ્રભુજી નો મોક્ષ થયો મોટા માણસ હોય છે લોકો્યાય કરવાનું મોટા માણસ ના પૂછવું લોકો ભાવના હોય છે પરિણામો પરથી હિસાબ કહી શકો શું કરું પરિણામ રિઝલ્ટ પરીક્ષા કરીને પરિણામો પરથી કાઢી શકો જે કેયું ની ની તો પંથુજા ના ઈ ચાલ એ થોડું કાચું પડે છે બળ તો તને નહીં માંગી દેજે હા પણ કાચું પડે છે પડે છે હે જો કાચું પડે છે કાચું જે પડે છે ને હા મોક્ષ ની કુર્સી પરમાનંદી છે તે તમને ઉપાધિ શેર થાય આ કુર્સી મારી બરાબર ત્યાં જવું બેસતા ને હાથે સમજાવો નથી ને જ્ઞાન નિરંતર રહે નિ ઘણા બધા પ્રશ્નો હતા કારણ કે જેને મળવાથી જેના પ્રશ્નો ના હોય ને એને મળવાથી આપડે ખરા જેના પ્રશ્નો ના હોય જેના કોઈ ગુજરાત ના હોય એને મળવાથી રાજકી ત્યાગ કરે સમજુ પણ સમજારમાં ત્યાગ કરીને જાય છે ઉપસ કરવા ઠંડા કરવા એ તપ છે આપડે ઘેર ઘટના જે આવે વાઈકો હમી થઈ જાય એ તપ કરી દેવાનું તપ કેવાય ગર્ભે ડોકડા હાથે વાસણો દઈ ગયો ગ્લાસવેર તે અને મગને કેવું ધીમે ધીમે ત્યાં જાય આવું ના થાય શું એટલે ઘેર બેઠો તપ આવે તે સાધના તપ છે તપ કરવા દેવું છે એટલે ભગવાને કહ્યું કે પ્રાપ્ત સુખ ને પણ આ જોડે પણ કહેવાય લાગુ પ્રાપ્ત તપ ને ભોગવો આપણે સુખ ને ભોગવજો પણ પ્રાપ્ત તપને પણ ભોગવજો આવી પડે તપ એટલે સમજાવે છે સમજાય છે છતાં બહાર કરતા હોય ત્યારે ના કેવું નહીં કારણ કે રમી રમવા જતો રહેશે જતો રહેલો છે તો ઘૂંજાઈ રહ્યો રાખવો અથવા જયારે પ્રગતિ મળી હોય તેના વાત કરું તમારું નામ છે તમારું નામ છે ભગવાન નું પાડે નું નામ છે માણ માં આપડે કઈ છીએ જાણવા આવ્યા એ શું આપડે જે છીએ તે આપની પાસે જાણવા આવ્યા છીએ હા એ આપડે જે છીએ એમ આય હું કોણ જોઈ જવાય છે ને ત્યાં જાગવાનું મજે